શું મનોરંજન કેવાય મનોરંજન અહીંયા આગળ મન થરી જાય અહી આત્મારંજન થાય મન થરી જાય નઈ ત્યારે આત્મરંજન ઉભું થાય નઈ સુધી મન થરે નહી ત્યાં સુધી આત્મરંજન થાય નઈ મન થરી જાય બધા મન ની વાત એટલે મન ઇમોશનલ એ ખુશ ખુશ ખુશ ખુશ થઈ જાય એટલે આત્મરંજન કોઈ જગ્યાએ જરૂરી ના હોય મનોરંજન બે પ્રકાર નો ધર્મ શાંત્રે ઊંચી ગતિમાં લઈ જનારો અને સિનેમારંજન થાય જગત વિશ્વાસ થતું જાય જગત વિશ્વ થતું જાય કેવું મન શાંત થતું જાય જગત વિશ્વ થતું જાય એટલા માટે અહીં કહીશ હેરાની બહુ થઈ મારી બેસવાથી ફરે આ વિજ્ઞાન અક્રમ છે એટલે લીપ્સ માર્ગે છે કેવું છે હજાર હજાર વર્ષ પછી કહી ફોટા વેચાતા નહીં મળે કોણ કરતા પેલા તપાસ કરો આખું સાયન્સ માં કેવું છે બધું એક બે પાક તમે બધા હોય થોડી મોટી ખબર લાલ ખબર મન નો અર્થ શું કઈ કચ્છ વિચારો નું ગું વિચારો ગુંચારી ને વિચારો ઉભા થયા વિચારો મન કેવાય શું કયું ત્યાં સુધી મન કેવા એ શામાંથી નીકળે છે એ આપણા થી ઉભું નથી થઈ ગયું કે આપડે સારા વિચારો આવે છે ને તેમાં તન્માય આકાર થઈ ગયે છે થાય છે સારા વિચાર આવતા યો બીજ પડે છે આ બધા શું થાય છે બીજ પડે હા એ ખરે વિચાર કરું આરોપી કર્યો બીજ પડી ઠોનું બનેલું છે શ્યાનું બનેલું છે ગાંઠો નું ટ્યુમર ધ્યુમર થાય છે ને શરીર એવી અંદર અંદર સુક્ષ્મ ટ્યુમરો હોય છે કોઈ આવડી કોઈ આવડી કોઈ આવડી કોઈ આવડી કોઈ આવડી સગળ હવે એ ગાંઠો મુસલમાન દરેક ના માં જુદી જુદી હોય દરેક માણસ ના વિચારો જુદા ગાંઠો જુદી હવે એ ગાંઠો તમારે કઈ કઈ છે તમારે તપાસ કર્યું હોય કે આપડે શેની શેની ગાંઠળો આપણા પડ્યો છે તો આપડે ખેતરમાં જોઈએ છે ને તમે ઉનાળામાં તમને એમ કહો કે મારા ખેતર તો કરી વાર એટલે જ છે કરી પણ વેલો વેલો કશું નથી વાળું પડે સર હું કઉરમી જૂન ચાલશે વેલા બધા ફરી વળશે જેના તમે તમે ગ્રાફ લઈને બેસો મહિના સુધી ગ્રાફ કરો તો જેના વધારે વિચાર આવે એ ગાંઠ મોટી છે એક મહિના સુધી કયા બધા વિચાર આવે છે ઉપર થી તમને ગાંઠ મોટી કઈ છે તે ખબર પડે ખબર ને અને એવી બે ચાર મોટી હોય બીજી બધી નાની હોય હવે કેટલાક કેટલાક કેટલાક હિન્દુઓ એવા હોય છે છોકરાઓ બીજા એક બે વિચાર મને આયા હતા પણ ખાધું નથી કેસ તમે જે ઇચારો કરો છો તેની ફરી ગાંઠો પડે છે જેમાં તલમ આકાર થયા ફરી ગાંઠ પડી છે સમજે આ બધું ગાંઠાનું બનેલું છે અમારામાં ગ્રંથિ ના હોય તમે રિઝલ્ટ ખોવાઈ ગયો કે દુકાન યાદ આવી કે દુકાન માં ખોવાઈ જાય ધંધામાં ખોવાઈ જાય તમે તમાય વિષય કોઈ દેખાય નથી ગાંઠે અમારી પાસે રસાયણ હોય રસાયણ થી રસાયણ આપીએ તેગ ને પછી મન તો કોઈ ને સ્થિર થયેલું નહિ અને કોઈને કાબુમાં આવેલું જ નહી મન શબ્દ નહીં કારણ કે આ પાણી હોય ને તને બાંધવું હોય તો ભરો જઈએ ગરબામાં પાણી રહે ના રહે છૂટું લઈએ તો જે રીતે મન છે તે જ્ઞાન થી બંધાયું છે બીજા કોઈ ઉપાય નથી કોઈ કોઈ દેખાડજો કે આવી રીતે વઘારી નાખો એ ના જો વગાડી નાખે વિચાર ઉત્પન્ન થાય છે વિચાર થોડા આવે જાય ડિસ્ચાર્જ થયા જ કરે છે ના થાય ને કોઈ જાત નો વાંધો નથી લોભ નું છે આ વિષય નું છે જ્ઞાની પોતા ના હોય એટલે ગ્રંથ કહેવાય ગ્રંથિ ના હોય ગ્રંથ ગ્રંથિ ના હોય ગ્રંથિ ના હોય એટલે પહોંચના હોય પહોંચના હોય એટલે વાણી તણાટ વાળી ના હોય આવે પસંદ પસંદ કર્યું નથી સાયન્સ છે આ તો વખત અક્રમ વિજ્ઞાન નીકળે છે પણ એ માર્ગ અત્યારે અફસેટ થઈ ગયા છે શું થઈ ગયા ઘરમાં બધા અપસેટ થઈ ગયા નઈ છોકરી હોય ને એનું બેસે ને જોર મારા છોકરી કરશે શું વાંધો નથી મળવાના સાક ના મરવાનો સંભાળ મારું આજનું શું જતું રહે છે આજ ને સાત બધા ઉડી જાય આજનો સ્વાદ અમારો બગડી જાય છે એમ બાર એનું પહેલાનું લઈને આવેલું હોય બાપ નિ છે એમાં મા બાપ નિલિત છે તોડી એનું પહેરણાનું લઈને બધું કાર્ય બેંક બેંક બધું લઈને બાપ ને વાપેલી હોય બધા અને અક્કલ તે પાછી અક્કલ કઈ ખોટી નથી હરીફ મારી છે તમારી ન પડી પણ લોકો નકલ તો કરી શક નહી આ જગત કોઈ નકલ કરી નઈ શું લોકો જ છે તો નકલી ને નકલ ના કરવી અમારો એક એક શબ્દ અસલ કેવાય અમારી રાત અસલ કેવાય એની જોલ કરીએ તો લોકો બંગલો બંધાયો છે એના બંગલા ને તારા શું કરવો છે આપડે આપડી આપડે આજની જરૂરિયાત છે અત્યારે સંતોષ છે ઘર માં બંગલો જોવા તંતોષ થયો એનો બંગલો જોયા આપડા પડેલા જગાડવા પાછળ એ તો એવું છે ને કે આપડે પોતાની પોતાનું સમજી લેવું જોઈએ આપણે તૂટ આરામ કરી ના જ આપડે આપડે ગજા મળે મારી ભાઈ મનુષ્ય સ્વભાવ એ હરીફ પણ ઘૂટી જાય એના નખલો તૂટી જાય પછી દુનિયામાં દુઃખ જેવું હોતું જ નથી બિલકુલ દુઃખ નથી બધું આ બધું દુઃખ છે દુઃખ જેવું કઈ હિસાબ લઈને આવેલું હોય એને લઈને આવેલું હોય એનો છોકરો હોવો એ લઈ ને હોય ખબર ને આપડે કોઈ કહેવા ને જવું પડે કે છોકરા જણજો મારા છોકરી જતા તમે જણજો કહેવા ના દેવું છોકરો મોકલા જણાઈ ગયા હોય સામાન પછી પતિ લઈને આવી બધું ગોઠી ના આવી છે પછી મંગળ પાછું આપડે સુપર સુપરવાનું કેવું આ જગા સુપર દ્રષ્ટિએ સંસાર ચલાવાનો છે એ રિયલ દ્રષ્ટિ થી સંસાર ચલાવેલો જયારે આ બધી સગરીઓ રિલેટી મધાન માન નાય તો હું જવું ને મુંબઈ માં કોઈ જ નથી રિયલ થઈ હંમેશા બાપ હોય કે મા ભાઈ મરી જાય પોતે ભાઈ જવાય પણ આ તો પછી રિલેટી શકે છે એ જબે કરે પછી જાય પોતાની જાતે છે ભીક્ષા જાય મૈયા પી આટું બને લે પછી મરી જાય અભિનય પૂરતો જ નહીં પણ સાંજે ચિંતા કરે છે ખાલી ભોજન જ કર્યા ચક્કરો એવા બધી થાય છે તમારે થોડી વાત પૂરવા કરે છે થોડી છોડી ના પણ છે હું એનો ટાઈમ લઈને આવેલું પછી આપડે એનો ટાઈમ ના થાય તો આપડે બીજું સ્માર મળે એનો આ માટે રોડે શું કરે ત્યાં રોડે એટલે એકને રંધા કરે એ તો આપડે ત્યારે જાણતા છે આવે તેવી નવું કશું બધું છે નહીં પણ પાક બધા પોતે પોતાનું મેં ભૂલી ગયો પોતે કોણ થયું એ જ ભૂલી ગયા પડી ગયો ભરદુ હોય તો કોણ સુધી યાદ આવે હું લક્ષ્મીધન થઈ ગઈ તમારે વિચાર ભૂલી ગયા છે એટલા માટે અમે જાગૃત કરીએ છીએ નાટક માં આવી ગયા બધા કલાક ની અંદર એને કારણે ટાઈમ જ અમારું પાણી હોય છે અને તે ટાઈમ જ બધા ખાલી ને રહ્યા હોય એ તો અમે વહેલા જઈએ તો બધા મુશ્કેલી મૂકી શું થાય ઘણા બધા માણસ મુશ્કેલી મૂકાય તો આપણને સમજ પડે ના વાઘર્યા કેવી ચિંતા કરવા જેવું જગત જ ને આ જગત ચિંતા કરવી ચિંતા કરવા માટે ક્રિએશન છે ભગવાન કર્યું નથી ચિંતા કરવા માટે ક્રિએશન નથી આ આ મનુષ્યો એટલા જ ચિંતા કરતી નથી ચિંતા માં પૂછ્યું એ ટેકરી તો ગોજરાજીનો કમરલાઈ કી નાવ રાજા ટેકરી દેલો તારમાં ગણ ભરાયું મુકે તેરી બાજુ બાય એક બાજુ બે બાજુ ઉતરે તો આને ન બખાય હવે એવું ન બખાય રહે છે મને કેવું કેવું કે કે કે કે મેં ટેકરીમાં ચકરીયા ભરાડવા ગઈ ત્યાંમાં બહુ જ ઘણા આગમીયા વધારે વધારે કોલસે વધારે થાય કે આઈ ગયો થઈ જમ મજરે તો કોલતા બેયા ગાજે કે જો વધારે મિનીનો વધારે જોને છે પેટીએ બખાય રહે મિનીમાં કેમ બખાય રહે ભગવાને કહ્યું મે ચક્કર કયા ખરા પડે છું ઉદાસીન થઈ ગયો પછી શોખ કરો મધ શોખ એ બધું કરો શોખ કરો તો શોખી ના થઈ જશું તમને પછી તમે શોખીન થઇ જાવજો પછી શું કરે છે એ તો આપડે ખબર છે ગુલાબ નું ફૂલું હોય છે મોડું ચડેલું છે ગુલાબના ફૂલ નું કેવું મજ કરે મોજ એ થતું ને ના થઈ દીધું ઘરે બધું ખાઈએ છીએ ચા પીતા હો ચિકન પુરી ખાતા હોય આનંદ આવે આનંદ એવું કોઈ પણ જવાનું અમે આનંદ આવે એવું કોઈ ચિકન ટાળા હોય કેવું બઉ તપાસ તક માં બઉ મજા હતો પોતાના મને એમ થતું મારા ફાધર ને એના દીકરા તક્ર બધા થયું ફાધર ને જ્ઞાન બોલે છે પણ તપાસ નથી ખાવી છે મેળો ચડ્યો કરે ભાદર ની કે નાખે બધા અવિનય ના કરે એટલે મેળો ચડે બધો કે આવીને કેવું પછી ફાધર શું કહ્યું કે તમે જનક રાજા પાસે જાવ કે છે જનક રાજા પાસે જ્ઞાન લેવા તમે જાવ્યો રાજા પણ છે આગળ ગયા એટલે રાજગઢ માં જવા ને એટલે માણસે ખબર આપી રાજા સાહેબ ને કહો કે સિ આવ્યા રાજા રાજા સાહેબ તો અંદર બેઠેલા અને પછી આવું વાત કરી રાજા સાહેબ થઈને આવ્યો ધોવાનું કે બાથરૂમ હશે ને તેમાં હાથપક ધોયા અને પછી અંદર રાજા એ પેલા પેલા રાજા ઇટકા પર એકલા બેઠા રાણીઓ બોલાવેદમ રાણીઓ બેહારી દે એને મેળો દેશે એટલે પછી પેલા આસપાસ જોઈ ને મળી ગયા રાધાતા પછી રાખીને તમે જાવ તમારો મુનિ આવ્યા ને મુનિ સાથે અમારી બધી વાત છે તમે જાઓ રાઘા ખેલ કરવો હતો ને એને દેખાડવું તપિયા કરીને શું છે એટલે રાજા એ ખુબ વાતો કરી મુનિ ને ખુશ કર્યા પછી મન ખુલી ગયા મનમાં ગ્રાહક થઈ ગયા મુનિ ને ખુશ કરી જરા મથકરા માર્યા આમ તેમની બધા તપસી હોય ને ભોળા હોય બિચારા ભોળા હોય આવો દેવગતિ માં જવાના હોય તો દેવગતિમાં જાય અને મનુષ્ય માં જવાના હોય તો મનુષ્ય માં જાય અને એ જાનવર જવાનું હોય ને તો ગાય ગોળો ના થાય જેટલા ફણી આપણા મોટા એને પૂજા કરજો નાગ પૂજા કરજો યોગીઓ છે માટે નામ ના દેસો માર્ચો કરશો નહીં કોઈ કાપ આપડે હિન્દુસ્તાન બધું સમજે કરે એટલે પછી જમવાનો ટાઈમ થયો એટલે રાજા એ શું કઈ બત્રીસ બાર ગોટ ભાઈ પણ રાજા એ ગંધ બંધાવી દીધું ઝીણા સાર એવો સારા છે નઈ સાર દેખાય ને દેખાય કિચન નો દેખાય સાર દેખાય ને ચણાથી લટકાય છે દેખાય ને બઉ દેખાય તો નાનો તાર દેખાય એટલે મનમાં શંકાભાઈ ચૂટી પડે છે એવો તાર નહી ગંધ લગાવી લટકાવી અને પછી રાજા એ શું બે પાટલા મૂક્યા ને બે પાટલા મૂક્યા એક બાજુ મુની કહેતો આ પાટલો બેરવા જાય છે પોતાની ઉપર એડજસ્ટ એટલે મનમાં એમ થાય સારો ધંધો પડે છે ત્યારેક છું બધું જ બધું લાડું બરોબર સાત વાત થાય ને ચીપ બેસાણી પાન આવે છે ઉઠાશે પછી રાજા પૂછ્યું જલ્દી કહી દઉં કે બીજું એવું કપાટ ભરું ના આવડે કપી ખરાબ હોય તો મને એકદમ હતું ઘંટમાં મારા જીવ સાધું છે એવું અમારું ચીન રાણી અમારી જોડી કહી ગયા શું કેગવાન માં રાખે જ્ઞાન સમજાવ્યું સમજાવ્યા પછી અમે તમારા સાથે જ મને જ્ઞાન આપે જાઓ બેન થયું એટલે એમાં સફાથી